અંદર ઘરમાં અંદાજ એવા સંકેત થયેલો ત્યારે કે આ પુસ્તકો આ જેટલો શબ્દ દાદા બહાર નીકળ્યા છે બોલે છે એ બધા પુસ્તકો બહાર પડી જવાથી એક શબ્દ આપી બીજી વખત આપે એટલે લોકો અમૂલ અમુક છે અને આપવાની છે પૈસા નું વર્ષ છે તે સૌર આપતો નામ લખાવી દીધું તો પુસ્તકો જ્યાંથી આવે છે અમેરિકા થી આવે છે